I die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 તા ભગવાનના સિમ જય જય કાર ભગવાન ના સિમ જય જય કાર દાદા ભગવાન ના સિમ જય જયકાર ભગવા ના સિમ જય જય કાર દાદા ભગવાન ના સિમ જય જય કાર દાદા ભગવાન ેમ જય જય કારો દાદા ભ ભગવાન નાસીમ જય જય કાર દાદા ભગવા ના સિંમ જય જય કાર દાદા ભગવાન ના સિંહ જય જય કાર ભગવાન ના સિંહ જય જય કાર દાદા ભગવાન ના સિંહ જય જય કાર ભગવા भगवान नाथ सिम्जय जय जय कार हो दादा भगवान नाथ सिम्जय जय जय कार हो दादा भगवान नाथ सिम्जय जय जय कार हो દા ભગવાન ના હસીમ જય જયકાર દા ભગવાન ના સિંહ જય જયકાર દ ભગવાન ના હસીમ જય જય કાર દગવાનના હસીમ જય જય કાર હો ભગવાન ના હસીમ જય જય કાર ભગવાન નાસિ જય જય કાર બોદા દા ભગવાન અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના અસીમ જય જય કાર દાદા ભગવાન અસીમ જય જયકાર દા ભગવાન ના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 કોણ ક્યાંથી આ સુરત નહીં ટુકું બે દિનકરભાઈ ની તબિયત કેવી છે ઠીક છે સર હવે આ બે દ્રષ્ટિ જો બરોબર રેમ યથાર્થ રીતે જ મૂક્યું છે એ વિજ્ઞાન સ્વરૂપ કેવાય ક નામદારી જ છું અને શુમા જ છું એ જ પર વધારે ભાર ને મૂકીએ છીએ જ એટલે પૂર્ણ ફૂલ સ્ટોપ થઈ ગયું પણ બે એક થાય તો પણ બરોબર છે પરંતુ આજ્ઞા બે આપીશ કારણ કે આપણો બધો હિસાબ આખો બાકી છે આપડે બધાનો બાકી છે દાદા ભગવાન કે છે અમે આજ્ઞામાં અને એટલે તમને આજ્ઞામાં મૂક્યા છે અને અમારી આજ્ઞામાં અમે એ રીતે છીએ કે અમારે અમારી ચાર ડિગ્રી પૂરી કરવાની છે આ વાત છે આના પરથી આપણે સમજી લેવું જોઈએ કે આજ્ઞાધર્મનું મહત્ત્વ કેવું છે સમજાયું આમાં કોઈ આગળ નથી પાછળ નથી બધા જ એક જ સખા એક જ આજ્ઞામાં છે એમાં કોઈનો ભેદ નથી પડતો હમ એટલે એ સમજાયું બરાબર છે પણ એ સમજાય ક્યારે કે ત્રીજી ને ચોથી આજ્ઞા બરોબર પચે પછી એ બે મુખ્ય જ પાછું કારણ કે હિસાબ બાકી છે એટલા માટે એટલે વધારે ત્રીજી ચોથી આજ્ઞા પર વધારે ભાર મૂકાયો છે હમ તો પ્રાપ્ત થઈ ગયું પણ પ્રાપ્ત થયું પણ એ પ્રાપ્તિ આપણી પાકી કરી લેવી પડે ને આપણે એના માટે એટલા એટલે આ આટલું જ વિસ્તાર બીજો સમજાયું ને બોલો એક સરસ પદ બોલો જોડે જય સચિદા ના પદ નંબર બે મમતા નો જ્યા મોક્ષ થયો રૂંકા મમતાનો જામો થયો શીર્ષ રહ્યો સચિતા નંદ રે શિષ્ય રહ્યો સચિદાન જ્ઞાન અવતાર લોતર લો વિશ્વ ને ગુરુ બનાવી થઈ ગયા લઘુ વિશ્વ ગુરુ બનાવી થઈ ગયા લઘુ આપ મહાવીર થયા તેરુ ૃષ્ટિની ભેદ લો જ્ઞાન જ્ઞાન લો અહંકાર મમતાનો જ્યાોક્ષ થયો લો મનો થયો લો શિષ્ય રહ્યો સચ ચિતરે શિલા એથી નિશેષાન અવતાર લો સતસંગમાં હોય કતિ ધર્મ ધ્યાન લો સતસંગમાં હોય ધર્મ જ્ઞાન લોે નિત્ય શુક્લ ધ્યાન રે ઉપયોગે નિત્ય શુક્લ ધ્યાન રે આરતીને વિધિ વેળા પૂર્ણ પદ્મ લોર્ણ પદ્મ લો પોતે વર ત્યાં છે તેવું વર તમેર લોતેર ત્યાં છે તેવું વર તમેર લોમોલ વસ્તુ અવિનાશ રે મોલ તો મોક્ષદાની અપૂર્વજી મૂર્ત મુહૂર્ત લો મોક્ષદાની અપૂર્વજી મુર્તા મુર્તલો સલિયાનું થયોણ રેલો અલિયા સલિયાનું થયોણોર લો માયા અહમ મમત તરુ માે માયામ મમતુ માત રે નિજ વૃત્તિ વહેજ ધારા મારે લો નિજ વૃત્તિ વહેર મારે લો દેહ સાથે ભવ મોક્ષ અક્રમા ઉપે દેહ સાથે ભવ મોક્ષ અક્રમા ઉપે अनुभव्य हस्ते मोक्ष सुखरे अनुभव्य हस्ते मोक्ष सुखरे स्वसंवेद सुख नितिवाद तूरलो स्वसंवेद सुख नितिवाद तूरलो અહંકાર મમતાનો જ મોક્ષ થયો લો અહંકાર મમતાનો જાક્ષ થયો લો કોયુગે દુર્લભ છે મોક્ષ સતસંગ કોટિયુગે દુર્લભ છે મોક્ષ સતસંગ આપસ સંગ દર રે આપસંગ દાદા ને દરબાર રે મોક્ષ ધામી મોક્ષદાની અવતર યાર લો મોક્ષ ધામી મોક્ષદા ની અવતર લો દશ નો કારોબાર એક ચક્રિરાજ સત્તાધિ નો કારોબાર એક ચક્રીરાજ નિયમચક્ર વ્યવસ્થિત આપે નિયમચક્ર વ્યવસ્થિત આપે મૂર્તા મુર્ત શક્તિ શક્તિ મૂળ બ્રહ્મા લો તામો તિ મૂળ બ્રહ્મા લો અહંકાર મમતાનો જામોક્ષ થયો અહંકાર મમતનો જમોક્ષ થયો લો શેષ સચિદાનંદ રે શેષ રયો સચિદાનંદી નિશેષ જ્ઞાન અવતારોષ જ્ઞાન જય સચિદાનંદ જય સચિદાનંદિ શું છે કો કુલજી ફરમાવો કંઈક હુકુમ કરો હુકુમ માનવાનો છે પણ હે હુકમ હેમાબેન છે ને એનો હુકમ માનીએ છે કે મજાના જીવે છે તમે તો બહુ ત્યાં દાદાના વખતનો અનુભવ એમનો અદ્ભુત પછી દાદાજી એક પ્રશ્ન કીધું છે કે મોક્ષે જતા પેહલા ટોપ ઉપર જાય હા વ્યવહાર ટોપ ઉપરનું કેવો હોય ટોપ ઉપરનો વ્યવહાર ટોપ ઉપરનો વ્યવહાર એટલે શું કે આપણાથી કોઈને ક્યાંય પણ દુઃખ થયું હોય ને આ વખત એવો જ છે બહુ વિચિત્ર કાળ છે આપણે ખા છાતી ઢોકીને ખાતરીથી ના કહી શકીએ કે મારાથી કોઈને દુઃખ ન થાય થવાનું છે પરંતુ એ ભૂલ આપણે સમજાવી જોઈએ આપણને આપડા જેમ મુક્તિ પામ્યા છે બધા માટે આ એક જ વાત છે અને વ્યવહારમાં દાદા ભગવાને કહ્યું છે કે આ કાળ દુઃખ મુખ્ય કાર છે શું કહ્યું આપણને જ્ઞાન પ્રાપ્તિ થાય છે તે દુઃખ થી મુક્તિની પ્રાપ્તિ થાય છે શું કહ્યું છે સંસારના જ સુખના બીજ પડે છે કયું સુખ તો કે વિનાશી સુખ કાલ્પનિક એમાં આ મૂળ દુઃખ મૂળ કલ્પનાને કારણે દુખ જેવી પરિસ્થિતિ છે દુનિયા બાકી હકીકતમાં દાદાએ તો સ્પષ્ટ કયું બહુ જ અંતિમ સત્ય બહુ સુંદર કહ્યું પરંતુ એ નગ્ન સત્ય સ્વરૂપે ના બોલાય આપણાથી સમજાય પણ નહીં કે દુઃખ જેવી વસ્તુ છે જ નહીં દુનિયામાં આ નગ્નસત્ય તરીકે ના લેવાય પણ કઈ રીતે એના સપોર્ટ સાથે બધું વ્યવસ્થિત લેવાય ત્યારે વિજ્ઞાન પૂરું પકડાય દરેક કોઈને પણ જીવને પકડી શકાય છે આ કાળમાં કારણ કે આ કાળમાં બૌદ્ધિક પ્રકાશનો બહુ વિકાસ થયો છે આ ભૌતિક વિજ્ઞાન થયું એના આધારે ઘણો બધો થયો એમાં ના પરંતુ એમાં પકડી શકે છે જેને પોતાને પોતાની પોતાના હિતની પડી હોય શું કહ્યું હિતની પડી હોય દરેક એના માટે જીવતા જ હોય છે ને બધા સાથે જીવે એકબીજા એટલે પોતાનું સ્વહિત સાચવી શકે એવા ઘણા ઓછા હોય એ બધા વિચારક જેવો હોય વિચારક ખૂબ વિચારક હોય તો જે બીજાને દુઃખ ના થાય એવી રીતે હોય અને એમનાથી થયું હોય તો સામાન્ય એટલી અસર નહીં રહેવી જોઈએ જોઈએ એટલે કે એ એની એવી સ્થિતિ આવવી હોય આપણી એ પ્રમાણ છે આપણું સમજ્યું બધું નીકળી જાય બધા નીકળે ગરમો હોય તો બધા આપણે ગમે તેવું થયું હોય પણ સવારમાં આરામથી કેવાય ચાબા નાસ્તો કરીએ જ છીએ ને આપણે તો રાતે કંઈનું કંઈ થઈ ગયું હોય ને સવારે પાછું બધું એકનું એ સરખું મહાત્માઓ માટે ખાસ કહ્યું છે દાદા બધા માટે કહ્યું છે તો સમજાયું ને પણ એ અદભુત છે એમનું મહાત્મ્ય છે દાદા ભગવાનનું અદભુત મહાત્મ્ય છે એ વિજ્ઞાન દાદા ભગવાન ગજબના એ જીવતા વિજ્ઞાન સ્વરૂપે આપણને આખું વિજ્ઞાન અંદર એવું આપી દીધું कि आपने भेद बराबर रहा करें कि आ रिटिव ने रियल हूँ शुद्धात्मा आ व्यवहार ने निश्चय हूँ बस ये भेद रहें करे पर भेद में प्रमाणों बता दरेकना पुतगल आप जुदा जुदा हो बद प्रमाण थी हो पर परिणाम एक न एक परिणाम में भेद नहीं पड़े दरेक ने यह तो दरकना पुतगले करी स्वाद आम से बदाएं दरक ने दरेक ने आए महात्मा ने तब जोज जो। अंदर से हो એટલે આપણે ધીમે ધીમે અંદર એ જોતા આપણને ફાવતું જતું જાય નજીક એકબીજાના પરિચય તેમાં આવે પછી એમ બધું જતું આગળ આગળ જાય ધીમે ધીમે એટલે સત્સંગમાં માટે ફરવાનું આના માટે જ સત્સંગમાં ફરીએ બીજા બધા ભેગા થાય આપણે ઘણા બધા થાય એટલે પછી એ બધામાંથી આપણને એક ઉપર આવતા જઈએ સમજમાં સમજણથી સમજણથી એક ઉપર આવતા જઈએ અને એક ઉપર પછી ભાવના પણ એવી સુંદર થાય કે હવે આ એકત્વમાં જ પરિણામ પરિણમવા જેવું છે બસ એકત્વમાં અને એકત્વમાં પરિણમવા જેવું એટલે શું કે બધે જ્યાં ત્યાં જીવનમાં બધા બધા પ્રકારોમાં બધાની સાથે જ્યાં જઈએ ત્યાં આપણે આપણું હું સ્વરૂપ જ આપણને સમજાતું જતું જાય સમજાયું ને હું સ્વરૂપ એટલે આપણું સ્વરૂપ એકત્વમાં પરિણામ એ વ્યવહારથી પણ એકત્વમાં પરિણમી શકે છે ડૉક્ટર સાહેબ તો જ એ એકત્વ પરિણામ પામે શું નહીં તો ભાવનાઓ કરવી પડે એની ભાવના ભાવના મુખ્ય વસ્તુ છે અને મહાત્માઓને પણ આજ્ઞાધર્મમાં બધું છે પણ ભાવ શબ્દ તો મુખ્ય કામ કરે છે બધા એને એટલે આપણા ભાવમાં શું હોવું ઘટે શું ના હોવું ઘટે આ બેની વાત સમજે અને એટલા માટે આપણે દુઃખથી મુક્તિ પામ્યા દુઃખ મુખ્ય કાળમાં એટલે પછી આપણને આપણું પોતાનું સુખ ખુલ્લું થાય એના માટે આપણને આ ચરણવિધિ છે સ્તુતિ છે આપણી બધી જાતની વ્યવહારના સાથે ભેદે કરીને કે પોતાની નિશ્ચય સ્તુતિ છે આખી એ બહુ કામ કરે છે એમને એટલે દાડામાં જેમ સમય મળે જ્યારે પણ મળતાની સાથે જ એમાં બચી પડવું જોઈએ આપણે નવરાશ મળતાની સાથે બને અને આ તો બહુ ઓછા કર્મો વાળો કાર છે ને બહુ ભીડ છે ભીડભંજનને ભજવા જોઈએ પછી ભીડભં ધાતુ મેળા મોક્ષ જો ધાતુ મેળા મોક્ષ જોયે એટલે હમણાં વાત કરી એની એ જ કે આપણે આજ્ઞા ધર્મથી વ્યવહાર દ્રષ્ટિમાં હું વ્યવહાર દ્રષ્ટિથી છું એ વ્યવહાર દ્રષ્ટિથી બધા જ વ્યવહાર દ્રષ્ટિથી જેવું આપણી સમજણ પડતી જતી જાય ને પાકી થતી જતી જાય કે જેથી આપણાથી કોઈ પણ પ્રકારે અભિપ્રાયના સ્પંદનો નહીં થાય ધીમે ધીમે ક્ષમતા જાય બધા અભિપ્રાયના સ્પંદનો આ બહુ જરૂરનું છે મહત્ત્વનો અભિપ્રાય અભિપ્રાય તો આપણે એ મુખ્ય વસ્તુ છે અને મહાત્માઓને આમ બધે પોતે અંદરથી જુએ તો અભિપ્રાયો રહ્યા નથી હોતા પરંતુ પેલા પડઘાઓ જેવા સ્પંદનો છે ને એ બધા કામ કર્યા કરે બધું એ ધીમે ધીમે ઓછા થતા જાય આપણે જોતા કરીએ બધે હરવાનું ફરવાનું બધે કંઈ એવું બેસી રહ્યાથી કશું નથી થતું ફરીએ ફરીએ બધે જઈએ પરંતુ પોતે પોતાના હિતે કરી પોતાના માટે અને ધાતુએ ધાતુ મેળવજો એટલે આપણું છેલ્લું લક્ષ્ય શું છે કે દાદા ભગવાનનું સ્વરૂપનો અનુભવ આપણો દાદા ભગવાન સ્વરૂપનો અનુભવ એ આપણું છેલ્લું લક્ષ્ય આ કાળના વિશે તો એ વિતરાકનો જ અનુભવ છે વિતરાગતાનો જ પૂરો એટલે ધાતુએ ધાતુ મેળા એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિએ વ્યવહાર દ્રષ્ટિ એ દીખીએ આપણે બધા જીવન જતું જતું જાય જેથી કરીને નિશ્ચય દ્રષ્ટિથી આપણી નિશ્ચય દૃષ્ટિ બહુ સારી રીતે બધા સંજોગોમાં રહી શકે આપણને સમજે ને અને ધાતુએ ધાતુનો મેળાપ એટલે આપણે આ વ્યવહાર દ્રષ્ટિથી બધા સાથે છીએ એમાં પણ આપણે આપણી નિશ્ચય દ્રષ્ટિ તો આપણું શુદ્ધાત્મક પદ છે એ શુદ્ધાત્માનું પદ આપણે બધામાં આપણું એ પદ બધામાં જોઈ શકીએ બરાબર સમજાયું એટલે એને ધાતુએ ધાતુનો મીરાપ કરવો બે બેવ દ્રષ્ટિથી છે વ્યવહાર દ્રષ્ટિ તો સાચી છે એ રીતે એકાંતિક વસ્તુ નથી હોતી બધું શ્યાદવાદ એટલે વ્યવહાર નિશ્ચય બે મુખ્ય વસ્તુ દાદા ભગવાને શાસ્ત્ર તો બહુ છે બધા પરંતુ દાદા ભગવાને આજની ભાષામાં અને આજના કારની ભાષામાં બહુ સુંદર રીતે આટલું પાડ્યું આ હતું તે આપણે નહોતા છે પરત્ર છે પરક્ષત્રિય છે બધી રીતે આપણને પાડ્યું અને આપણે સ્વ સ્વક્ષેત્રે બધી જ રીતે સંઘમાં છીએ છતાં પણ આપણે અસંખ સ્વભાવથી આપણે છીએ ટંકોત્કીર્ણ ટંકોત્કીર્ણ આ બધી આપણી ભજનાઓ ફુરસદમાં કરતા દેવાનું હમ દેશમુખ સાહેબે બહુ શીખવાડ્યું બહુ મજાના હતા કોણ વ્યવહારમાં ના એકત્વ વ્યવહારમાં ના હોય વ્યવહાર તો નિશ્ચયને જ લાગુ પડે એકત્વ તો પરંતુ વ્યવહારમાં અભેદ દ્રષ્ટિ હોય અભેદ દ્રષ્ટિએ કરીને એટલે આંખોથી આપણે ભેદ સ્વરૂપે જે આગળથી બધું ચાર્જ થયેલું આજે બધું ઉકલી રહેલું છે બધું આપણું નિકાલ બધો થયો છે ને એ આપણે ના થતો હોય ત્યાં આગળ આપણો પેલો નિશ્ચય કામ કરે વ્યવહારમાં આપણને કે જેથી કરીને વ્યવહારમાં અભેદતા આપણને આવે દ્રષ્ટિએ કરીને બાકી વ્યવહારની દ્રષ્ટિએ અભેદતા રાખી શકે જ નહીં કોઈને અને તો કોઈને ના રાખી શકે વ્યવહારની દ્રષ્ટિ જેવી છે સમજાયું એટલે તેમાં અભેદતા અભેદ અભેદ સ્વરૂપ સમજાયું ને હે દાદા ભગવાન મને આજ્ઞા ધારીને દ્રષ્ટિની આજ્ઞામાં જે જે કંઈ ભેદ દ્રષ્ટિઓ બાકી રહી સહી જે હશે છે બધી એ બિલાઈ થઈ જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય આપણે કહીએ છીએ ને આપણે હં અભેદ સ્વરૂપ એ પ્રાર્થના કરીને થોડુંક આપણે આ દવાઓ છે પડી ગયો તો દળમાં બે ત્રણ વખત જે લેવાની લેવાની એ કહીને પછી લઈને કરે તો પાછું પછી એ અતિરેક થઈ જાય કોઈ વસ્તુમાં અતિરેકત ના ચાલે एक्जाम्पल एक छे, के तो हेमा कहीं आगा आगा रही है तो महात्मा ने जुजो तुम अंदर जुवे तो बदाने थी गये फ्यवहार ने संभ निकालने हिसाब तो बाकी है धंधो बस ये धंधा में आ रीते समझ शरीर से कोईपण जो वस्तु थाय दरक ने शरीर हिसाब ली प्रमाण थानूज है आप समझा एट्लेमा हूँ आमा समझ एक एटूज रहू पर्थ यो नहीं कि ते एन दुरुपयोग कर सको ये तो करता नहीं हाथों કરતાં પહેલાં જ તમને શું ચું ચું થઈ જશે બધું ખબર નહીં એ એ વસ્તુ એ જેમ જેમ આપણી જરા અળુપણું થતું જતું જાય ને ફાઇલોનું તેમ તેમ એ વસ્તુ જલ્દી એ થાય આપણને ખ્યાલ અને અધીમે ધીમે થાય છે જ એ તો દરેકને થાય તને તને સમજાવી શકે હમ બરાબર ને અમને તો કેટલા દાદાએ શું આશીર્વાદ આપ્યા છે એમને વિટ્ટીયરથી ચાલુ છે વિટિયર હુંકુલભાઈ અને એટી એટમાં પહેલાં ગયા હતા તો બહુ જૂના સંબંધી ના અમારે પેલા હરીશ શાહ જ પછી ના આવ્યા પણ આ તો બહુ જૂના એટલે અમે અમારા પિતાજીએ આ પ્રોપર્ટી ખરીદી નાઇન્ટીન ફોર્ટી ફાઈવમાં તાર ના હતો ત્યાં તાર પહેલાના બાજુમાં બે પ્રોપર્ટીઓ હતી બાજુમાં એને અહીંયા લીધો ત્યારની વાત છે આખા ફેમિલી જોડે બહુ સંબંધ અને દાદા ભગવાન જોડે તો બહુ પુષ્કળ બહુ સંસ્કારી ફેમિલી છે બહુ સંસ્કારી છે એમનું મેં કાલે ખબર પડી તમારી હા મમ્મીના પક્ષની પપ્પાના પક્ષની તમારા બધાની ફારૂલબેન શું યાદ કરે છે મને હે કહેજો કોઈ દોડે ભૂલથી યાદ કરી લેવા દાદાને કોણ છે રસિકભાઈ નહીં જગ્યા આવશે ક્યાં જાવ છો ત્યાં જશો અંદર હા કઈ વાંધો નહીં ચાલતો હજી તો વાંધો નથી આવતો ધીમે ધીમે ચાલે હમ તું મદદ નથી કરતી આવું છે નજર આખો તો બધું જોશે પણ આપણે આ જ આખો આપણને જોયા દેખા દેખાડતી થાય તારે મજા આવે શું એમાં બેન બીના તો બીના છે પણ એમાં આપણે જ આપણને દેખાઈએ એમાં તારે મજા આવે ને તો છોકરાઓ બચ્ચાઓ પોતાઓ બધા હોય ગમે તે હોય એ તો અને મનુષ્ય છીએ એ લાગણી શબ્દ બહુ મોટો છે એ આત્માનું અસ્થિપણું સૂચવે છે સ્વરૂપનું અસ્થિપણું લાગણી શબ્દ એટલે એ તો કુદરતી રહેવાની માણસ જેવા માણસ છીએ એટલે બધા કારણ કેટલો વિકાસ થયો છે મનુષ્ય દેહ એ દ્રષ્ટિએ એ રહ્યા કરે પરંતુ ખેંચ એ બધું ઓછું થતું જતું જાય ધીમે ધીમે હા બોલો ના મમતા તો બહુ મોટી વસ્તુ છે એ લાગણીમાં ના જાય પણ એમાં એ લાગણીને આપણે આપણા પર હાવી થઈ ગઈ થોડી ચડી થઈ આપણે એને આધીન થઈ ગયા એને અધીન થઈ ગયા અધીન એટલે આપણે કોઈને કોઈને ડિપેન્ડન્ટ ને એના જેવું થઈ ગયું એ ડિપેન્ડન્ટ એટલે પછી આપણને મમતાનું આ ચોટે અને એ ચિકાસ છે બધી એનું ડિમાર્કેશન એ જ કે હવે આ હું એમાં છું તો એ ડૉક્ટર છું અને મારા ડૉક્ટરના પ્રોફેશનમાં છે મારા ડૉક્ટરના પ્રશ્નો બધું થયા કરે છે આવું બધું તેમાં તમને લાગે કે આ તો હેમાનું છે હું ક્યાં હાથમાં પકડું છું અને હેમાનું તો જો લઈને આવી છે તો ઘરમાં થવાનું જ છે ને કશું છોડશે કોઈ એને એ છે નિમિત્ત નિમિત્ત છે ને બધું આખું તમારે આગળ પેશન્ટ આવે તો નિમિત્ત જ આવશે ને અને તમે ડૉક્ટર છો નિમિત્ત જ છો ને સમજે નિમિત્ત નિમિત્તથી જીવે એ છેલ્લા છે જીવન છે શું કહ્યું જીવે બોલો છે આ કાળમાં આપણે આટલું આજ્ઞાધ્રમથી આટલું જી શકીએ સમજ્યું કે પછી ભેદ પછી ના રે બધો ઓછું થતું જાય ધીમે ધીમે કોણ છે બરાબર શું નામ રવિણભાઈ રવિણભાઈ કેવા રાગમાં પણ દષ નું છે મૂળ દ મુક્ત થયા आने दुख मुक्ति पमी तो बराबर मूल द्वेश द्वेष थी थानक सुख दुख ए रागद्वेश परिणामों बना मूल कोण रागद्वेश काल में कड़ियुग में खास कर द्वेषना परिणामों बहु विशेष है महुलर भगवान सारा वक्त मत तेरे ए राग में जागृत रहू पड़त राग में जागृत रहो मग कहो कि साधन मार्ग है आखो क्रिया मार्ग है કારણ કે એવું ક્રિયાથી જીવવા માટેનું એવું શરીર પાછું એને અનુરૂપ હોવું જોઈએ એવું ના હોય તો ના જીવી શકો તમે તે આજે દાદા ભગવાને કહ્યું કે આજે આ મન એકતાના અભાવમાં હવે આ કુદરતી જ માર્ગ આંખો નીકળ્યો તારે આપણે લાભ એટલે દુઃખ એટલે દ્વેષ એ મુખ્ય વસ્તુ છે દ્વેષ ગયું પછી હવે આપણે રાગ એટલે શું કે આપણો ચાર્જ આગળ થઈ ગયેલો રાગ એનો નિકાલ કરવાનો સમજે અને એ જેમ ફાઇલોના સંભાળ નિકાલમાં આપણે આ બધા હિસાબમાં ખબર રહેવી જોઈએ આપણને વાત સમજાય છે કે નહીં ફાઇલ અને બની શકે કોઈ વખતે કોઈ પણ કોઈ શરીરની ક્રિયામાં અમારે આજે મંદરબાને થોડું કહ્યું એટલે શરીરની ક્રિયા અંદરથી અમારે તો સમજી જવું છે કે તો ભૂલ તો છે જ ભાઈ તારી સમજવું જ પડે મારે મંદરબા સાચું કે નહીં પણ સમજીએ અમે સમજીએ કારણ કે એમના જોઈ લઈએ ને અમે કોણ છીએ તે જોવું પડે આ તો ચાલ્યા જ કરવાનું જોડે ને રહેવાનું એટલે જરૂર રસોડામાં છે તો વાસણો ખખડતા છે જ નહીં જરા શરીર જ એ છે આ તો વ્યવહારમાં બધું જ જાય પાછું અમને અને એનો હિસાબ કરી લઈએ અમે હિસાબ કરી લઈએ કે કેમ ક્ષણ માટે આમ થઈ ગયો થાય કે નઈ એ મર્યાદા નાની થતી જ બીજું એ સંક્ષેપ કહેવાય છે વૃત્તિઓનો વૃત્તિઓનો સંક્ષેપ એટલે સંકોચાય આ વૃત્તિ આપણી બધી હોય છે વૃત્તિ વહે ભાવમાં પરમાર્થે સંકિત વર્ધમાન સંકિત થઈ એટલે કે આપણી નિશ્ચય દ્રષ્ટિ વર્ધમાન થતી થતી એટલે કે પેલું આપણી જ વ્યવહાર દ્રષ્ટિ આપણને એ ખુલ્લી વર્ધમાન થવા વર્ધમાનતામાં પ્રોસેસમાં મુક્તિ આપણને ખુલ્લી થતી જતી જાય પ્રોસેસ આખો સમજાયું ને વર્ધમાન સમકી તારે મિથ્યાભ્યાસ એટલે કે હવે ફાઇલ આવી ને એનો સંભાવ નિકાલ કરવાનો આવ્યો એટલે સંભાવવા નિકાલ એને મિથ્યાભ્યાસ ટારો કહેવાય કારણ કે આભાસી પરિણામ આપણા ત્યાં ચાર્જ થઈ ગયેલા હતા એ અત્યારે નીકળી રહ્યા ગલન થઈ રહેલા છે બધા તારે મિથ્યાભ્યાસ ઉદય ચા ચારિત્રનો કે છે એટલે કે તેજ જ વખતે જ્ઞાન અને જ્ઞાનનો પ્રકાશનો સ્વાદ આપણને આવે જ અંદર સમજ એ બધો અંશિક હોય છે ખંડ ખંડ સ્વરૂપે એવું શું હોય ધીમે ધીમે બધા ખંડો ભેગા થતાં જેટલો અનુભવનું પ્રમાણ વધતું જતું જાય સમજાય ને એ જ બને એટલે જ્ઞાન બધું ખંડિત થઈ ગયેલું હોય આપણે આગળના કારણે અને જ્ઞાન પ્રાપ્તિ કર્યા પછી એ ખંડિત ખંડનના ખૂબ થઈ ગયેલો ભાગ હોય ને એ જ બધો નિકાલ કરવાનો છે ફાઇલોનો સંભાવ નિકાલ મન વચાણવું અને એનો ને કહ્યું સ્વભાવ ટેવોનો સ્વભાવ અને આપણે ટેકનિકલ આપણે શાસ્ત્રની ભાષામાં નિકાલ અને આપણી આપણી ચાલુ ભાષામાં ચીકણાશી ચીકણાશ અને વાયડાપણું પ્રજા એક જ એક પણ આડાઈ માં બધું જનરલ ભાવે બધું જનરલ ભાવે ક્રિકેટનેતત રહ્યા કરતી હોય આપણે મહાત્મા થયા તો હજુ ડિસ્ચાર્જ પૂરી ના થઈ ગયો એ થોડીક રહેતો ખરી ને પછી શંકા તો ના ઉડી ગઈ આપણી નિશંકા તો થઈ ગયા પરંતુ કુશંકા આ બધું થોડું ડિસ્ચાર્જમાં રહ્યા કરે બધું હમ ગીતી ગીચન આ બધું બધું રહ્યા કરે એમાંથી જેમ જેમ નીકળતા જઈએ તેમ તેમ આપણા દર્શનમાં શુદ્ધિ આવતી જતી જાય કારણ કે ફાઇલોનો જેટલો નિકાલ થયો એટલું દશનમાં શુદ્ધિ આવે જ કુદરતી જ એ વ્યવહાર શુદ્ધિ દર્શન શુદ્ધિ દર્શન સુદ્ધિમાંથી દર્શન સુદ્ધિનું આપણને સ્ટેબિલિટી આવી એટલું જ જ્ઞાન તે વખત જ્ઞાન સ્વરૂપ ખુલ્લું થાય પાછું એટલે જ્ઞાનના આવરણો હટે હટાની સાથે એટલું થાય એટલે જ્ઞાન અને દર્શન બે સાથેની સાથે એક કામ કરે એટલો પગ કરે જેટલું જ જેટલો સ્વાદ આવે એટલો હમ્મ અને વધતું જ આવે ધીમે ધીમે ધીમે ધીમે આવશે આવશે બહુ નજીક છીએ દાદાથી આપણે ઘણા નજીક છીએ બહુ નજીક છીએ હમ આપણને એ જ છે આપણી પાસે તમને બધા સત્સંગ કરો છો બધા સ્વાદ આવે જ છે અનુભવ થાય છે શું કપૂછા એમ કીધું કે તમે જાણો છો પણ જોતા નથી આપણે આગળથી બધો હિસાબ લઈને આયા છે ને આંખોનો આંખો થી જોવાનો એ બધો છે એમાં પણ એ વ્યવહાર થી છે ચક્ષુદોષ ચક્ષુ કે છે ચક્ષુ નું પણ દર્શન છે આખું ચક્ષુનું દર્શન કુદરતી નથી જ રહેતું એ બધું એના આવરણોને કારણે એટલે શાસ્ત્રોમાં એનાય વર્ણનો છે બધા સાત કે નવ પ્રકારના છે ચક્ષુ આવરણો સમજાયું ને અને એટલા માટે આહાર ઉપર આવ્યું પાણી ઉપર આવ્યું બધું આવ્યું એટલે એમાં જાગૃતિ જોઈએ આપણને ખ્યાલ આવે ને અને ધીમે ધીમે આપણી જ્ઞાની આપણી જાગ્રત દશા એવી થતી જાય કે આપણી નિંદ્રા પણ એવી હોય ને કે ગાઢ નિંદ્ર નહીં રહેજો બધા ભાગ અને એના કરતા વધારે ગાઢ હોય છે એટલે એવા બધા આવરણો છે એ ચક્ષુ આવરણો કે છે ચક્ષુ આવરણ નિંદ્રાના આવરણો છે બધા જે નિંદ્રાનો ગુણ કુદરતી છે ને એ કુદરતી આજે રહી શકતો નથી બધાને એનું આ કારણ છે એ કુદરતી ક્યારે ક્યારે કે આ ચક્ષુ એટલે એ નિદ્રાના આવરણ એટલા પાછા પાતરા થાય કે એને ચપલા પછી ચપલા ચપલા કે છે એ આવરણ સમજ્યું ને આપણા કૂતરાઓ છે શેરીમાં એમની એ ચપલા જાગૃતિ કહેવાય એમને એ ના હોય ઊંઘ આવતાની હાથે જરાક થોડો અભાસ ને તો એ થઈ જાય કારણ કે કુદરત એ જ બધા જોજો તમે આ બધા ઓબ્ઝર્વ કરવા ત્યારે કયો ઉપયોગ રાખવાનો એટલે ઉપયોગમાં શું રાખવાનું કેમ નામ તમારું અનંત અનંત નિશ્ચય વ્યવહાર વિધિ વાંચે છે અને હું એને વાંચું છું अनंत जो पर पर दिमें दिमें के छे वाँचे बचे नहीं जुआ क्या वबलट थी जाए थोड़ी खबर पड़ जाए धीमे धीमे खबर पड़े सारी बात है प्रगति करी कहवा खबर पड़ती हो क्या अनंत वाँचे અને હું અનંતને જોઈ રહેલો છું કેમ નું શુદ્ધાત્મા દ્રષ્ટિ છે દ્રષ્ટિ જ વાંચી શકશે ને એટલે એટલે જે ઉલ્લાસ આવો જોઈએ ને એ નથી આવતો એમ એમ વંચાઈ જાય છે બીજું એતો આપણાથી બીજાનો ઉલ્લાસ છીનવાઈ લેવો હતો આગળ કેટલી શક્તિ એટલે ભલે ઉલ્લાસ ના આવતો જવાનું આનંદ ને કયા જ કરવાનું ચાલ ચાલુ રાખતું ચાલ હું તારી જોડે છું શું કેવાનું આજે કેટલા ભડકેલા બધા જીવે ભળક માં ભડક માં જીવ્યા કરે દાદા એ તો અદભુત ખોરી કાઢ્યું બધું આપણને દ્રષ્ટિ તો વિજ્ઞાન ની જ મળી છે પણ વિજ્ઞાન સ્વરૂપે રહી સકાતું નથી એનું કારણ આજ્ઞા ધર્મ રહી સકાતું નથી માટે અને એ નહીવાનું કારણ કેવલ નિશ્ચય ની ધર્મ માં નિશ્ચય અનંત હવે તું આજ્ઞાધર્મ માં આવી ગયો છું એટલે વ્યવહાર દ્રષ્ટિ થી નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું વધ એ મૂળ તૃપતિ થઈ ગઈ મૂળ તૃપ્તિ થઈ ગઈ કે હાશ કામ થઈ ગયું આપણું બરાબર પરંતુ કામ થઈ ગયું કામ પાકું કરી લેવું જોઈએ ને આપણે એ આજ્ઞાધર્મથી છે સમજ એટલે આપણે સતત અનંતને એડ્રેસ કરવો જે જોઈએ હંમેશા તમારે જ તમારે તમને એડ્રેસ કરવાનો એટલે અનંત જોડે મંગાવવાની શક્તિ છે એ શુદ્ધાત્માની શુદ્ધાત્મા શબ્દ ના હોય પ્રજ્ઞાની શક્તિથી બને છે ને આપણી શુદ્ધાત્મા ફાઇનલ સ્ટેજ થયું ને પણ પ્રાપ્તિ થઈ ગઈ પણ એ પ્રાપ્તિ થયેલું સ્ટેટ આપણું પ્રજ્ઞા સ્ટેટ છે પ્રજ્ઞા સ્ટેટ પ્રજ્ઞા સ્ટેટ કેવું જ્ઞાન થતા સુધી રહ્યા કરે ત્યાં સુધી ચાલુ ચાલુ જ રહ્યા કરો પ્રોસેસ છે લાંબો સમજે પણ આજે આ કાળમાં પાંચ અજ્ઞાત માટે બહુ ટૂંકા છતાં કહીએ ખરા નથી કેતા છે ખરું હકીકત પણ એમાં પાછું બધું અંતર તો બહુ મોટું છે બહુ મોટું ફાઇલો સંભાવ નિકાલ તો અને આપણને આ બે દ્રષ્ટિ જેમ છે તેમ રહ્યા કરતી હોય ગુરુ થયા પોતે જ પોતાના શિષ્ય પણ થયા સમજાય નહી બરાબર હમ આજ્ઞા કરીને આપણે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ ગુરુ છીએ પ્રજ્ઞા જીસ્ય ધીમે ધીમે સમજાતું જતું જાય આખું વિજ્ઞાન છે ને વિજ્ઞાન એટલે જેમ છે તેમ વ્યવહાર એટલે વ્યવહાર વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર જ છે અને હું શુદ્ધાત્મા છું નિશ્ચય નિશ્ચય દ્રષ્ટિથી એવું શુદ્ધાર્થમાં જ છું તારે એ બે સરખું થઈ જાય વિજ્ઞાન આપણું પચ્યું એટલું સ્વરૂપ ખુલ્લું એટલે તમે તમને જેમ જેટલા સમજાતા જાવ એટલા બીજા તમને સમજાતા જાય બરાબર એવું થાય ચાલો બોલ શું નામ ભૂલી ગયો તારું ભાઈ રવિન્દ્ર રવિન્દ્ર રવિન્દ્ર ખબર છે કેવળ માન્યતા છે કે નહી એ છે ને સમ્યક માન્યતા છે અને પેલી વિપરીત માન્યતા છે આ બેનો ભેદ આટલો જ છે એટલે વિપરીતતા માંથી આપડે સમ્યકતા ની પ્રાપ્તિ થઈ આપણે પ્રાપ્તિ થઈ એ માર્ગ મુકનારો બધું અને આ કારમાં ખાસ થાય છે વિપરીતતા અને સમ્યકતા છે એટલે કેવા શું માગે છે કે जात जात समझना ओ, ते स्थर उपर, स्थर विकास पेवॉल्यूशन के इवॉल्यूशन मान्यता लेवल सर અને એના આધારે પછી શરીર પર આવે છે હું પેશન્ટ છું પણ એ ડોક્ટર ભેગો થવું એટલે માન્યતા ઉભી થાય કે હું પેશન્ટ છું એટલે આવી જ રીતે આ મૂળ સત્વ ની અંદર શું બને છે કયો તત્વો મારી સામે આવે છે કે મને માન્યતા ઉભી થાય કે હું રવિન્દ્ર શું जो के रविंदर विपरीतता समझ दृष्टि दृष्टि मूड दृष्टि सम्यक दृष्टि दृष्टिजृष्टि मुख्य दृष्टि ते हमने कीधोत करे રવિન્દ્ર મને એવું લાગે છે કે આમાં રવિન્દ્ર બે જગ્યા વપરાય છે હું તો હોય ને હું વગર તો રવિન્દ્ર કઈ આવ્યો આ નહીં આવે સીધી વાત છે ને જયારે પે કયો હું એ કયો હું વ્યવહાર નો વ્યવહારનો એ अबे अच्छा में है स्पेशियल तरीके तो पाको जाए बद જઈને એટલે વાત કરો કઈક કેમનું મજા હે નેવું વરસ થઈ ગયા અને મમ્મી તો એક ચાર બઉ મધર ને ચંચા ને એમ અરે શું રીટા બોલો ને વાત કરોબી બંધ થઈ ગઈ હા હું તો મૂકુલ પણ સર્ટિફિકેટ હ પણ આપે એ ઉદાર છે ઉદાર છે સમજાય છે ને હે ગમે છે બઉ સારું કેટલી ઉમર સરસ આજીબ કઈ બાબત બોલો વૃત્તિ વર્ધમાન વૃત્તિ થઈ વિતરાગ પદવાસ એટલે શું કે એટલું આપણું વિતરાગતા નું જીવન એટલા અંશે ખુલ્લું થયું એવું છે સમજે અને એ પેલો શ્રીમદજી ક્રમિક માર્ગ માં છે પણ એવા તીવ્ર વિવાદ વિચારકો હોય હું મૂકશું એ લોકો માટે છે આ બધી ના ના એમને એ તો હવે આ શાસ્ત્ર આ જેવી ગીતાજી થયા એવું આ કળિયુગમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર તો બધું પ્રખ્યાત પ્રખ્યાત થઈ ગયું બહુ બહુ બરોબર અને દાદા ભગવાનનું તો બહુ સીધી સીધી સાદી ભાષામાં આવી ગયું બધું હા અને કવિરાજ આવી ગયા એટલે દાદા એ બોલાયા ના એમને આપણામાંથી કોઈને દાદા શોધ શોધી નાખી આપણને હાથ નથી લેવા આવ્યા અમને ઘરમાં ઘરમાં હતા તે રસિકભાઈ નિમિત્ત બન્યા તારે અમને હાથ પકડીને લઈ ગયા ઉપર કે જ તો બને કેમ કરીને હા શું કે છે અમારા ગુરુજીએ યોગા ને યોગ હતા એ કુદરતી ઘણી વખત સંજોગે ના હોય તો હું શું કરો આ પ્રસંગો આવે ને જતા રહે બધા જાય આપડા દરેક ના રીતે બન્યું છે તમે જોજો અને બધા કુટુંબો જ આવી અહીંયા બધા બધા જ આપણો ધર્મેન્દ્ર શું કરે છે ખુશ છે કે નહીં તારા પર આપણે મોક્ષે જ મોક્ષે જવા માટે વાલા ને પકડું રાખીએ તો આપડો મોક્ષ જલ જાય બધો એનો ફ્રી ફ્લો ના થાય ચાલુ રહેતી વખત જલઈ લો પકડી લે જ્યારે કોઈ પાછળ પકડ્યો હોય ને એવું થઈ જાય એ પેલું વાલ નહીં લીધે એટલે સ્નેહ વાલ બધું જે કહે છે ને એ આમ તો બહુ આખરી ભાષા લાગે બધાને વ્યવહારમાં કરવાની પણ હકીકતમાં આપણા જીવનમાં બને છે આજ્ઞા ધર્મમાં દરેકને બને હવે ધીમે ધીમે જેટલો સંવાદ રહ્યો હશે એમાં મોરો પડતો જાય બધો સમજે આપણી વૃત્તિઓ વૃત્તિમાં છે આ બધું એટલે વૃત્તિ બધી મોરી પડતી જાય ફિકી થતી જતી જાય ખ્યાલ આવ્યો ને તને વાલું એક્ઝેક્ટ શું છું વાલું એટલે દરેકને કંઈ સ્પેશિયાલિટી હોય કોઈ એક કે બે ત્રણ એવી સ્પેશિયાલિટી હોય છે એ રીતે કહેવા માગે છે એટલે કે વ્યવહાર છે એ બધો રિલેટીવનો ને એટલે આપણી વૃત્તિ ત્યાં જલાઈ ગયેલી હોય તો વ્યાથી મૂકોમાં એટલે પછી વૃત્તિનો પેલો પાછળની પકડ જલવાની હોય તો ઓછી થતી જતી જાય એટલે પછી સ્મૂથ ચાલ્યા કરે આપણી પછી વૃત્તિમાં એવું રહ્યા કરે આપણને સમજા કે નહીં એટલે સ્વભાવમાં હું શુદ્ધાર્થમાં છું એ વૃત્તિ આપણી અંદરનો એનો આપણે યાત્રા થઈ આપણી ચાલુ તો થઈ ગઈશ પણ વચ્ચમાં આપણો પાછલો ભાગ છે ખેંચ ખેંચ કર્યા કરે છે ને આ બધું એ કે છે વાળા એટલે ઘરના નહીં હા જોજો પાછો એ દરેકને તારા માટે અને એના માટે દરેકને દરેકના માટે ના સમજ કંઈનું કંઈ હોય દરેકને એ બધું સ્પેશિયલ રાખ્યું હોય પોતે દરેક પણ જ્યારે આવું આવી પડે તરસે થઈ જાય કે જલેબી આવી ગશે દહી વડા આવ્યા કંઈનું કંઈ આવી જાય તો દાદાએ આહારમાં આવ્યું હોય એનો વાંધો નથી રાખ્યો દાદાએ પણ આહાર સિવાય મિશ્ર ચેતન બહુ જ એમને ચેતવ્યા છે અને આપણા માટે પણ બધી રીતે બધી રીતે ના બધાને એટલે દરેકને હોય એ તો નહેતા મૂકવા એટલે શું કે જલઈ ના રહીએ ત્યાં આપણે એટલું આપણે પેલું પાછાના હિસાબને લીધે તો ને બધું એને એટલું જ છે બીજું કશું નથી એ વિતરાકતા તરફ લઈ જનારું છે હમ પણ એ આગળનું બધું છે એટલે અત્યારે તો ખાલી આ તો વાત નીકળી એટલી જ એટલે બહુ સિરિયસલી નહીં લેવાની કોઈ વાત સિરિયસલી નહીં સમજવા માટે તૈયાર થઈ જવાનું એમાં ના સમજવા માટે તૈયાર થઈ જવાનું મમ્મી લાગી ગઈ છે તારી દીકરી છે અહીંથી કારાણું એ તત્વ છે કાળ તત્વ છે એ તાત્વિક ભાષામાં એ તત્વ છે શું કહ્યું હા અને જૈન સંપ્રદાયમાં વિતરાગ એટલે કે આપણા દિગંબરી સંપ્રદાય છે અને શ્વેતાંબરી આ બે મૂળ પાંટાઓ એમાં કારતત્વ દરેકને પોતાની રીતે સમજાયું છે પણ મૂળ તત્વ સ્વરૂપે તો એ સમજાયા છે બંને જણા પણ એ તત્વને પછી વ્યવહારમાં લાવ્યા એમ એમને પોતાની સાંપ્રદાયિક દ્રષ્ટિથી લાવેલા છે એટલે કાળાનું તરીકે સ્વીકારાયેલું છે તે તત્વ સ્વરૂપે દિગમ્બર સંપ્રદાયમાં સ્વીકારાયેલું છે અને શ્વેતાંબરમાં સ્વીકારાયેલું છે તત્વ સ્વરૂપે ખરું પણ એમાં અવસ્થા સ્વરૂપ બધું એમના એમની પાસે આવ્યું છે અવસ્થા સ્વરૂપ હવે તત્વ અને તત્વની અવસ્થા બંને અગત્યની છે અવસ્થા ક્યારે હોય કે ગુણ હોય અને ગુણનું પરિણામન હોય એની આખી ફેરફારી થતા જ જતો જાય ને ગુણ તો ગુણ કહેવાય નહીં તો ગુણ કહેવાય નહીં ગુણ એટલે પથરો ના હોય કે કશું થઈ જાય દરેકના તત્વના ગુણ છે એનો એવી રીતે કાળ તત્વ મૂળ તત્વ સ્વરૂપની ભાષામાં સમજવું હોય તો એના ગુણ છે એટલે એ કાળ પછી નિશ્ચયકાળ અને વ્યવહારકાળ બેમાં વિભાજન થઈ જાય નિશ્ચયકાર એ તાત્વિક છે અને વ્યવહારકાર એ બધો સંસારનો કાર છે સમસરણ સમસરણ કે છે એનો આખો બધો એ વ્યવહારકાર આખો હમ વ્યવહારકાર અવસ્થા છે કારતત્વની અવસ્થા અને અવસ્થા માત્ર કુદરતી રચના છે તેનો કોઈ બાપોય રચનાર નથી અને તે વ્યવસ્થિત છે રચનાર નથી એટલે રચી ગયેલા અને કોણ રચે ના રચ્યા હોય એને રચના કરે પણ રચી ગયેલા ના સમજયું હં એટલે આપણે જ રચના કરી દીધી હતી આપણી રચી ગયા છીએ આપણે પણ આ વાક્ય દાદાનું શું અવસ્થા માત્ર કુદરતી રચના છે બોલો તેનો કોઈ બાપોઈ રચના નથી એ બાપ હોય બોલ્યો ને ત્યારે આપણે આપણી રીતે આપણા માટે જ બોલ્યા કરવાનું હમ બહાર એપ્લિક બોલ નહીં કરવાનું બહાર નહીં કરીએ તો તકલીફ પડે પછી અંદરથી બહાર આવે છે તો અને તે વ્યવસ્થિત છે એ બહુ મોટું ફૂસ્ટો મૂક્યું દાદાએ ગજબનું મૂક્યું હસ્થા માત્ર માટે હનંત જ્ઞાયોને જાણવામાં પરિણમેલી અનંત દ્રશ્યોને જોવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું એક એક ગબનું આ બધ જ્ઞાન નીકળ્યું છે આખું શું એક શાબ્દિક રીતે લે તો એ લોકોને કેટલો અહી આપે છે એવું છે હમ સ્વાદ માં તો કામ જુદું હોય ને બધું અને મહાત્મા એનો સ્વાદ કઈ દરેક પોત પોતાની રીતે છે બહુ સારી રીતે સારો વિકાસ પામ્યો છે મને ઉઠાવું ને પેલો હતું છોડવું હોય अब खातरी आप खातरी पूरी द्रव्य क्या तत्व कही सको तेज પરંતુ એ દ્રવ્યની ભાષામાં જ છે અને તત્વની ભાષામાં જ છે બીજી રીતે નથી એટલે તમે તત્વની ભાષા તો દ્રવ્ય તો બધા જ કહેવાય ને છ છ દ્રવ્યો છે દ્રવ્ય એટલે આપણે પૂતગલ સ્વરૂપે સમજીએ એકલું દ્રવ્ય છે એવું નથી સમજવાનું એ તો ચેતન અને આ પૂતગલ બેની રમત છે એટલા પૂરતું એ સ્વદ્રવ્ય અને પદ્રવ્યની વાતો કરીએ આપણે સમજાયું ને કારણ કે આપણે આની સાથે જીવવાનું એટલું બધું વાલ થઈ ગયેલું આગળથી બધું બધી રીતનું બે પ્રકારનું તે એ રીતે આપણને એ પરદ્રવ્ય સ્વરૂપે રમતી આપણે સ્વદ્રવ્ય પ્રાપ્ત થયું શુદ્ધાત્મક દ્રવ્ય પ્રાપ્ત થયું શુદ્ધ દ્રવ્ય અને પેલું કયું દ્રવ્ય છે અશુદ્ધ દ્રવ્ય એટલે આ તો શાસ્ત્રની ભાષાઓ છે બધી એટલે દ્રવ્ય તરીકે એ વાત થઈ અને તત્વ તરીકે વાત જુદી છે પછી આગળ સમજવા માટે પહેલું તો આ પૂતગલ જ સમજવાનું અને પૂતગલ સમજતું જાય પછી બીજા તત્વો સમજાતા જાય એમ એમ નહીં સમજાય એટલે આપણે એની પાસે પડાય નહીં ક્યાં ગતિ સહાયક એટલે કેવી રીતે હોય આપણે તો ધરતી પર છે એનું કેમનું ઉડતો હશે પેલો એવું આપણને થાય શું ઉડતો હોય તો આવીને પછી એને જો ઉડતો રહેતો જ નથી ને આવીને પાછો જે ઊભો થઈ જાય છે ધરતી ઉપર તો ધરતી તો ખરી જ એ પૂતગલ છે મોટું પૂતગલ સ્થિતિ કરીને સ્થિતિ સમજવા જઈએ તો અદભુત સંકલના છે શું કહ્યું સંકલન છે આખું આ બ્રહ્માંડનું અને વિશ્વનું અને જીવનનું સંકલન કેવું એટલે સીધી રીતે સમજાય આવી રીતે એટલે તો વિતરાગ કહ્યું અસ્થિકાય એટલે શું કાળા આપણે પાંચ અસ્થિકાયમાં આપણે અસ્થિ એટલે વિસ્તાર કહેવાય છે આખો વિસ્તાર કહેવાય છે અને એમાં આ ક્ષેત્ર તો આપણે જોઈએ છીએ હમ આ જોઈએ છીએ આખા બ્રહ્માંડ સ્વરૂપનું આખું છે अधर्मा स्थि कहीं आखा ब्रह्मांडू एकज है एक अखंड है हम आ विचार जाओ, जाओ तब नहीं समझ सको अनुभव थी सकते तब अव थी सकते आज देह में अने आज्ञाधर्मज कर अमने, अमने जैन कहीं शास्त्रों अभ्यास कोई नहीं अमने रहें करे सारी रीते बना तत्वों मजा ए बना तत्वों एक ज्ञान सारी रीते समझ में आई गएल होया करें પરંતુ અમુક મર્યાદા છે આ કારના હિસાબે એટલા લેવલે રહે એટલી એટલું તો એ જીવી તેવી વસ્તુ નથી એ બહુ મોટી પહેલી તો પ્રાપ્તિ જ મોટા મોટી વસ્તુ છે નહીં સાહેબ એ જ મોટા મોટી વસ્તુ છે આ ભેદ સૌ જ વસ્તુ છે આ દુનિયામાં ભેદ પડે જ નહીં ને કોઈને બધું અભેદ એટલા ગયા કરે આ બધા જીવે છે તેમ હું જીવું છું સાચું એ જ છે બધું શું કહીએ હે એટલે અસ્તિકા એ પાંચ કયા પૂતગલ એટલે કે ગુણ તત્વ અને તત્વના ગુણો છે ને એ ગુણોનું પરિશ્રમણ છે ફેરફાર એ ગુણ આવ્યું એ ગુણની અવસ્થા ઉભી થઈ અને ગુણની અવસ્થા આવીને ટકી અને અને તે ગુણગુણ જ રહ્યો પાછો એટલે ગુણ અને ગુણીનો જે સંબંધ છે ને એ મુખ્ય છે આમાં સમજાયું એટલે કાર વસ્તુ જુદી છે અને એ જે પ્રમાણ છે ને એ પ્રમાણમાં એ તત્વ કામ કરે છે એ તત્વનું એટલે એ ગુણ ગુણનું અવસ્થા ઊભી થઈ એક જન્મ થયો ટકી અને વિલય થઈ નાશ થયો અવસ્થાનો સમજાયું એ કારતત્વનું એ પરિણમનશીલતાનું પ્રમાણ છે એક જાતનું અને પ્રમાણ સૂક્ષ્મ થતું થતું થતું થતું આપણે આ કારમાં આપણે ક્ષણ ઉપર લાગી ગયા છીએ મહાત્માઓને જાગૃતિ માટે ક્ષણ ઉપર એટલે એને અવસ્થા કહી અવસ્થા એટલે અવસ્થા માત્ર કુદરતી રત્ના છે એ બહુ મોટ્યુ છે એ આ પ્રમાણથી છે મહાત્મારાના પ્રમાણથી ચોથાના પ્રમાણથી જોવા જઈએ તો પર્યાય પર જાય પછી સમ આપણે અવસ્થા સૂક્ષ્મ ઝીણી ઝીણી થતી થતી કારના પરિવર્તનશીલતાથી કારને કારણે એ આખી સમય પર પહોંચી જાય એટલે આત્માને સમય સાર કયો એટલે સમયના એ કારના પરિવર્તન કાળમાં સમય વાઈ ગયો એ મૂળ તત્વ છે કાળનું એ મૂળ તત્વ છે શું સમય પરિણામી સમજાયું ને એને એ સાર એ જ કયું કહ્યું અને પૂદગલમાં પુદગલ સાર કયું પુદગલ સાર એટલે કે દિવ્ય છે જે દરેકનું શરીરનું એ શક્તિનું આખું ફોર્સ છે આખો એ શક્તિનો ફોર્સ આપણને એ શરીરમાં પચન થતો થતો ડાયજેસ્ટ થતો થતો આવે છે એમાં આખા શરીરનું તંત્ર છે આખું કામ કરે છે એમાં એ આ કરોડરજ્જુ મુખ્ય છે શરીરનું સ્થાન બહુ મોટા મોટું મેડિકલ સાયન્સમાં છે એને બહુ મોટું આપ્યું છે પણ ઓર્થોપેડિકમાં ચાલી જાય છે બધું પછી આખું શરીરનું તંત્ર તો છે જ બધું એમાં તો જાત જાતનું આજે આ ભૌતિક વિજ્ઞાને જેટલો વિકાસ કર્યો છે કર્યો છે પણ એના કરતાં શરીરના વિજ્ઞાનમાં થયો છે આજે બહુ પ્રગતિ કરી પુષ્કર કરી અને ચાલું જ છે ચાલું જ છે જે આજ કરીએ છીએ આપણે સમજાય ને પણ કોઈ વિજ્ઞાનીએ એવું ના કરી શક્યું કે આયુષ્યને રોકી શકે એ ના કરી શક્યું લંબાયું ખરું એને પણ રોકી ના શક્યું ક્યાં જ ક્યાં જ રબર ખ્યા ખેંચશો સમજાય ને એટલે અસ્થિકા વસ્તુ જુદી છે આખી પાંચ કહે છે ને તે અને એમાં કુંદકુંદાચાર્યનો બહુ સુંદર પાંચ અસ્થિકા વિશે બહુ સુંદર છે આખું શાસ્ત્ર ચિહ્ધાનો અને શ્રીમદજી એના એક એક પંચાસ અર્થ પોતે સ્વયં કરેલા છે ત્રણ માંથી આ મુખ્ય નિયમ સારા ને બધા છે ત્રણ એમાં પંચાસ મુખ્ય ખરું એટલે આત્મા સિવાયનું બધાનું વર્ણન બધું છે એટલે વર્ગણાવો શું કહ્યું વ્યાપ્ત છે આખા બ્રહ્માંડમાં એટલે આપણે બ્રહ્માંડ શું સમજીએ છે કે હું કમલેશ છું ને એ એની આખી મિની આવૃત્તિ છે શું કહ્યું અને આખું બ્રહ્માંડ છે આખી જીવ રાશિની મેક્રો આવૃત્તિ છે આખા જીવ રાશિની કહ્યું અને એમાં મુખ્ય રાશિ મનુષ્ય રાશિ આવી સમજ્યું આવી રીતે આપણે બ્રહ્માંડનું સ્વરૂપ કહ્યું એ બ્રહ્માંડના સ્વરૂપમાં આ આપણે જ આપણને સમજાયા એટલા માટે એટલે શાસ્ત્રમાં જે ભાષા છે આખી પુરુષાકાર ને આ બધું એ બધી સંજ્ઞા ભાષા છે આખી જો સંજ્ઞા પકડાય તમને તો તો કામ થઈ જાય ત્યાં તત્વોમાં સંજ્ઞા જ છે આપણી આજ્ઞાધર્મમાં સંજ્ઞા જ બધી પકડ આપણે સમજાય છે સમજે સંજ્ઞા ભાષા છે એટલે પુરુષ સંસ્થાન કહ્યું અને આ બધું સંસ્થાનને શબ્દો શાસ્ત્રોમાં આવ્યા છે ને તે આ પાંચ અસ્થિકાયા જ બીજું કશું જ નહીં બધું પૂતગલે શ્રી બધા એ સમજાવવા માટે જ છે આખું બધું અને એનો વિસ્તાર છે આખો બધું એ વિસ્તાર બધો આખ્યો છે એટલે બધા ધર્મો પ્રમાણે હોય બુદ્ધ ધર્મમાં બુદ્ધ ભગવાન થઈ ગયા બુદ્ધ માને એ બધાને શું એટલે એટલું પર અમુક સુધી ગયું ને એમનું હમ એટલે એમાં અમુક એ પ્રમાણ છે ચાર એટલે એને બધું સમજવા માટે આ સુખ દુઃખ અને એ બધું એમાં સમજ કે ખાસ દુઃખ ઉપર અમુક વધારે કહ્યું છે બુદ્ધ ધર્મમાં એટલે એને સમજવા માટે સુખ શું છે એમાંથી એટલે દુઃખની મુક્તિથી એમાં વધારે મુખ્ય આયો ભાગ મનુષ્યના જીવનોમાં અને એવી રીતે એમના અનુયોગ એ બધા યાન આવ્યા યાન કે છે અને આમાં અનુયોગ આવ્યા જૈન શાસ્ત્રમાં જૈન સંપ્રદાયમાં ચાર અનુયોગ એવી રીતે દરેકમાં પોતપોતાની વેદાંતમાં છે અને અહીંયા છે બધી રીતે સમજ્યું વેદાંતમાં જુદા જુદા પ્રકારે છે સાંખ યોગ ને યોગ દર્શનો એ રીતે સમજ એટલે બે મુખ્ય શું છે તત્વ અને તત્વની અવસ્થા બે જ મોટી વાત છે મોટા મોટી વાત આટલું સમજવાનું એટલે કાળને જુદું સમજવાનું કંઈ એવું બહુ પ્રયત્ન બહુ એ નથી કર્યો એની પાસે લગવાની જરૂર સમજું કાળ એટલે આપણે તત્વે કરીને છીએ તે એમાં આપણી દ્રવ્ય ગુણ દ્રવ્ય દ્રવ્યના ગુણ અને દ્રવ્યના ગુણની અવસ્થાઓ એથી છીએ તે બીજું કશું જ નહીં અને એમાં કાળતત્વ છે એટલે ગુણ છે ને ગુણની અવસ્થાઓ છે ને આપણી સ્થિરતા છે તત્વની તત્વ સ્વરૂપ એની જ એ કાળ સ્વરૂપ છેવટે છેલ્લામ છેલ્લું હોય છે એટલે એને તત્વ કહ્યું સમય આટલી જ બીજી વાત છે એટલે હવે આપણે અવસ્થાઓ પણ સમજી લેવાનું અવસ્થા માત્ર કુદરતી રત્ના છે આટલું સમજી લેવાનું અને અનંત દ્રવ્યો અનંતને જોવામાં પરિણામ એ એટલે જોવાનું આપણું ચોખ્ખું થતું જતું જાય જાણવામાં પણ એટલે આપણું જ્ઞાનનો પ્રકાર આવરણ ઓછા થતા જતા આવી રીતે એટલે વિજ્ઞાન છે ને વિજ્ઞાનની સમજતી આ બધા આપણે સીધી સ્તુતિ બોલીએ ને તો બહુ આવી રહે આપણે દાડામાં એકાદ વખતે કરી લેવાય આપણે શાંતિ એવો સમય હોય ને ત્યારે કરી લેવાય હં અને બાકી તો ભેદ જ્ઞાનની જ કરે તો એ બહુ સારી કરે તો વાંધો નહીં થાય છે કે પોતે પોતાના માટે જ કરી લે બધા સમજાયું ચાલો થઈ ગયું હા છે પાંચ દસ મિનિટ હા હવે આપણે સંપત્તિ ક્યાં ગયા અસ્વી રૂપિયા અત્યારે હવે તમને અશક્તિ રહેશે એ તો રહેવાનું આ એ આ બીમારીમાં રહ્યા કરે થોડુંક એ ધીમે ધીમે આવી રહેશે તો શे? એ ઉંમરવાળાને જરા બધા તકલીફ કરે પછી એમને પેલું પાછું આવવાનું ઓછું થાય ને બધું એટલે હવે આપણે આપણા ભટ્ટ સાહેબ છે દિનેશભાઈ ભટ્ટ ઉભા થાઉં સાહેબ આ બહુ બહુ વિચારણા એમની એટલી બધી ઝીણી અને અંદર ઉતર્યા છે આજ્ઞા ધર્મથી અને આપણા આ વિજ્ઞાનમાં પુષ્કર ઉતર્યા છે દાદાની આપતાવાણી આ બધું જ એમને આજ્ઞાધર્મના આધાર ઉપર અને બેઝીઝ ઉપર એમને બહુ સુંદર કર્યું છે અને જે દાદાની વાણી છે એમાં શબ્દ આમ તેમ કર્યા વગર બહુ સુંદર કરેલું છે એમની બે દીકરીઓ છે એક દીકરી છે પૂનામાં બીજી અહીંયા વડોદરામાં છે તો પૂનામાં જે દીકરી છે એનું નામ શું ઉલ્પા હા હિતેનભાઈ ત્રિવેદી કોણ ઓની હે હિતનભાઈ તેમને શું થયું ઓહો તો પણ વિધિ કરવાની વાત નથી ઓ હું સમજો ભૂલ થઈ ગઈ મારી એ મારી ભૂલ થઈ હા એ ત્રિવેદી આપણી મહાત્મા છે મનીષા પૂનાની બહુ મજાની ત્રિવેદી ફેમિલી છે આખું ત્યાં શિકાગોમાં છે ને કૌશલ કૌશલ હા શિકાગો એના હિતેનભાઈ ત્રિવેદી એમના કેન્સર હતું આમ તો ઘણા થોડોક સારો એવો કાઢ્યો એમને એમનો ધ્યાન થયો ઓગણીસ અગિયાર બે હજાર સોળમાં એટલે કે આ મંગળવારે જ પૂનામાં અને એમના માટે આપણે બે મિનિટનું મૌન પાડીએ અને સાથે સાથે આપણા હેમાબેન છે મહાત્મા વડોદરાના મુકુલભાઈના સાસુજી અને એમના મમ્મીજી તે કેટલી ઉંમર સત્તાણું અને છેક સુધી જગ એટલા જ સ્વસ્થ અને જાગ્રત રહ્યા છે ઉંમર તો ઉંમરનું કામ કરે પણ બહુ સારી રીતે રહ્યા છે અને આ ભાઈ પણ આટલા કેન્સર હતું બધું હતું છતાં પણ એટલા સરસ રહ્યા છે આના પરથી પ્રમાણ મળે આપણે મહાત્માઓને માટેનું તમે જોજો એટલે આવું આવે છે ત્યારે મહાત્માઓ બરાબર એમાં શુદ્ધાત્માન ફિટ થઈ જાય એ બનવાનું જ બદલી ગયું શું એટલે ના એ તો છે એ તો એને કુદરતી બક્ષિસ છે એક જાતની એ પેલી મનીષા ત્રિવેદીને એમના ધર્મપત્નીને તો એમના માટે આપણે હિતેનભાઈ માટે પહેલી બે મિનિટની પ્રાર્થના કરીએ પહેલી થોડી પ્રાર્થના અને પછી સુરતબા માટે હેમાબહેનના મમ્મી સુરતબા માટે એમના અત્યંતિક કલ્યાણ માટેની પ્રાર્થના કરીએ જય સચ્ચિદાનંદ મો લોસો પંચ નો ય નમો ભગવતે વાસુદેવાય નમ શિવાય નમ શિવાય જય સચિદાન જય સચિદાન દા ભગવાન ના હસીમ જય જયકાર હો દા ભગવાન ના અસિમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના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 અસીમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અછીમ જય જયકાર હો દાદા ભગવાનના હસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાનના અસીમ જય જય કાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર દ ભગવાન ના અસિમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જય કાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જય કાર હો દાદા ભગવાનના અસિમ જય જયકાર હો દા ભગવાનના હસીમ જય જયકાર હો હો ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાનના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 આધા ભગવાન ના અસીમ જય જયકાર